પિત્તળ સોનું બે દેખાય હરકું રૂપ માં તો પિત્તળ લઈ ને ઘેર આવ્યા તો આપડી ભૂલ કેવાય વિતરાગ બજારમાં ગયા તો પિત્તલ લઈને ઘેર મોક્ષ આગળ ના થાય એવો મોક્ષ મળવો જોઈએ આતધ્યાન રૌદ્રધ્યાન ની મુક્તિ થાય એવો જોઈએ મોક્ષ કેવો જોઈએ તમને ગમે તો નહિ ને આત ધ્યાન ગમે તો તમને પસંદ છે ખરા અર્થ ધ્યાન જ્યોતિધ્યાન નથી પસંદ છે છતાં રહે છે એનું નામ જ સંસાર એનું નામ જ પિત્તળ મુસલમાન જૌતી ધ્યાન થાય હોય છતાં ક્રાઇસ્ટ નહીં થાય ક્રિશ્ચન લોકો નહી થાય મુસ્લિમો ને થાય હિન્દુઓને થાય જૈનો થાય તો પછી એનો અર્થ જ ના રહે ને આર્થ ધ્યાન બધે થતું હોય તેમ ફેર જ નહીં ડિફરન્સ નહીં ને આર્થ ધ્યાન જ્યોતિધ્યાન જાય તો જાણવું કે આ વિતરાગ નો માલ લઈ ને આવેલા છે હજી તો નથી ગયા સાહેબ નથી ગયા ઓળખો તો તમે ઓળખો તમે ઓળખો જબરજસ્ત ઉત્પાદન એ આર્થ ધ્યાન દ્રો થી ધ્યાન એ જ સંસારમાં ભટકવાનું સાધન છે આ કગવાન ના શાસ્ત્ર માં જો વાંધા ઉઠવાય તો આટલો જ એ આર્થ ધ્યાન ધ્યાન ના કરી શકે બીજો કશો હતો તારા પાપ કે પુન નું ભગવાન જોતા નથી થતો તાર કે આવકશે કે બધી બાધા પાડતો હમણાં આર્થિક ધ્યાન થાય નખા માં ગયું આર્થ ધ્યાન રોદે ધ્યાન જવું શું નામ આપનું હીરાલાલ છે કોઈ કે રસ્તામાં જતા કે હીરાલાલ તમે અમારું આ બધું બગાડ્યું નુકસાન કર્યું તમને એમ લાગતું મેં નુકસાન કર્યું નથી ને આ લોકો તમારું બગાડ્યું તમને કઈ શી અસર થાય આપણે કઈ આપડે નથી બગાડ્યું તમને રડવું આવે આપડે બગાડ્યું નથી જરા ગુસ્સો ગુસ્સો આવે ના ગુસ્સો ના આવે ગુસ્સો આવે નહી છે માણસ તમને ના ગમતા આવ્યા તમને ના ગમતા માણસો આયા હોય તેને બોલાવા પડે ના ગમતા છે અને ગમતા હોય એ તમે કહો કે આ રે તો સારું એ જતા હોય તો તમને ના ગમે એ બધું આર્ત ધ્યાન કેવાયા આ મારી પૈસા ખોટ જશે તે અર્થે ધ્યાન નફો આવશે તે અર્થે ધ્યાન બધું દ્વંદ્વ એ બધું જેટલું થઈ જવાય એ બધા રવતે ધ્યાન શું કો નુકસાન કરીએ આપડે આ કાપડ કાપડ વેચતી આમ ખેંચી ના આપે છે ના પે છે તું જોયલું ચા ખેંચતા છે વધારે છે એને કોઈ પૂછે કે મીટર નો શું ભાવ લેશો તો આપડે કેવું છે મીટર ના લઈશું તો આપડે ચાલીસ મીટર લાયા મિલ માંથી રીતે વધતું છે મિલ વાળા વધારે આપતા છે તારે આપે છે ને તો અમારે ઓછું આપે છે શું કરે છે મીટર ના પૂરા પૈસા મીટર ના લે છે મીટર મીટર ના સોળ રૂપિયા ભાવ ઠરાયો અને મીટરમાં અડધો ઇંચ પોણો ઇંચ ઓછું આપે એટલે એ રો ધ્યાન કેવાય કોઈ ના પૈસા વધારે પડાવી દીધા અણહક ના કોઈ માણસ ભાઈ નું ગજુ કાપે તે વખતે તમને કઈ અસર થાય ખરી શું અસર થાય સમજુ મા પેલા પર ગુસ્સો ના લે ને પેલા ગજત આપનાર પર ગુસ્સો ના થાય થતું એટલે બની ગયું એને તમે એમ કહો ચા હે ચા બા એવું કહો ના પછી આપણને ક્યાં ભેગો થાય છે ભેગો નથી થતો ને મનજી મન મનાવે ભાવ પૂજા નાય પણ હોય શું કહ્યું પણ એ તો ભાવ પૂજાના આધારે દ્રવ્ય પૂજા ઉત્પન્ન થયેલી છે એટલે આપડે જાણીએ કે આને દ્રવ્ય ભાવ બંને પૂજા નું ફોર્મ એટલે અમારે આવડતી મુશ્કેલી થાય છે ચોથા આરાધન હોય ને ચોથા આરાધન હોય ને દુષ્મકાળ ના જીવો અમના ક્યારે અમની ખોટીઓ ક્યારે ભરપી થઈ રહેશે કે કોઈ ચિંતા થાય છે દવા ચોપડો થયો ને પણ લગભગ ન કરવાની થવાની અણી ઉપર હોય તો એનાથી દૂર રહેવાની અણી નહીં હોય ની મનુષ્ય નથી પણ સાહેબ સામાન્ય સમજણ થી આ વસ્તુ થોડી ઓળખી શકાય છે એતો ચિંતા નો રૂટ કવાથી એનો રૂટ કો નાશ કરવામાં આવે તો ચિંતા જાય એનું મૂળ અંદર છે મૂળ છૂટે નહિ ને એ તો રૂટકો અચકાી નાખવું પડે જ્ઞાન થી છૂટે જ્ઞાન થાય જ્ઞાન થી છૂટે છો ને જ્ઞાન થી છૂટે છોડવાનું છે હંમેશા દિવસ રાત આ એક જ વાત હોવી જોઈએ નામ તમારું હિંમતલાલ હિંમતલાલ ખરેખર હિંમતલાલ છો તમારી અત્યારે જીજ્ઞાસુ રહ્યો લગભગ ખરા કામ ન હોય તો આખો દાડો જીજ્ઞાસુ ના હોય દરેક માણસ અત્યારે દશા તમારી જીજ્ઞાસુ છે બરોબર ની ધંધા સિવાય ના કામ લગભગ જીજ્ઞાસા રે છે આ જા દવા ખરા બેઠા હોય પ્રેશન્ટ તરીકે હોય જ્યાં જ્યાં જે અવસ્થા હોય ને તે અવસ્થા સારું કેવાય પણ તમે ખરેખર કોણ છે કેમ નથી કરી એની શોધખોળ ચાલુ જ છે સાહેબ ક્યાં શોધખોળ કરો સાહેબ જમીનમાં કે પાતાળ માં આકાશ આકાશમાં સત્સંગથી કોઈ જ્ઞાની પુરુષ ને મળવાથી કઈ વાંચન થી હા આ રીતે શોધખોળ ચાલુ છે બરોબર છે શોધખોળ બરોબર છે જે વસ્તુ જોઈતી હોય બધી જ વસ્તુ તમને છૂટશે જે માગવું હોય છૂટશે જોઈએ ભરવાનું મોક્ષ માર્ગ નીચા છે સાહેબ કાત બહુ ઉતાવળ છે તમારે મોક્ષ માર્ગ માં તો હોય જ ને અનંત કાળ થી સંસાર માં ફરે છે અનંત કાળ થી આ સંસારમાં આપડે ફરી રહ્યા છીએ ઘણા ના પરિચય આવ્યા છીએ આ બધું જાણ્યું છે ઘણું સમજા બી છીએ પણ હજી એકાંતિક માર્ગ સમજાનો નથી છેલ્લો મોક્ષ માર્ગ માટે એકાંતિક માર્ગ છેલ્લો મોક્ષ માર્ગ નથી સમજાયો દમજે છે પણ અનેક નથી સમજ્યા શાકવાદ નું શાકવાદ જયારે સમજે ત્યાર પછી મોક્ષ માર્ગ આત્મા આવે અત્યાર સુધી એકાંતિક માર્ગ થી ચાલતા હતા એકાંતિક માર્ગ થી એ જ ભ્રમણા હતી કે આને છૂટી જશું આને થી છૂટી જશું આને થી છૂટી જશું બીજા પક્ષ ના તમે વિરો છો વિરો વિરો ભોગવી રહ્યા છીએ આવી છે કોને આ દયા બનાવી સિરિયલ બનાવનાર જ તોડી નાખે ને મને કોઈ બનાવી નથી અરે ક્યારે એની શરૂઆત નથી શરૂઆત હોય તેનો અંદા આવે પેહલો ભાગ વાચો છે બીજા ભાગ ની શરૂઆત કરી છે સાહેબ એક શંકા થાય છે ચાર બધી જાતના શંકા જ્ઞાની આપણને નિશંક બને આલે નિશંક સી શંકા ઉત્પન્ન થાય કોઈ નો જીવ એક જીવ જયારે મોક્ષે જાય છે સાહેબ જયારે એક નિગોદ નો જીવ બહાર નીકળે છે જયારે એક જીવ પામે છે ત્યારે નિગોદ એક જીવ બહાર નીકળે છે હવે આપીવો જે છે એ ક્યારે મોક્ષ પદ ને પામશે ને એ ઉતાવે છે ને માટે તમારે સ્વાભાવિક ભ્રમણ છે ને એક નિગોદ પ્રમાણ ઘણું મોટું વર્ણન છે કાયદેસર છે જે કાયદેસર હોય તેમાં ઉતાવળ ના હોય અને આ કાળમાં આ ક્ષેત્ર થી મોક્ષે નથી જવાતું એમ જ્ઞાન આ ક્ષેત્ર થી મોક્ષે નથી અર્થ એવો નથી કે મોક્ષ બંધ થઈ ગયો છે એમ થયું ને હે અનંત સુધી અનંત સુધી આ ક્ષેત્ર કોઈ મોક્ષે નહી જાય ને હા અનંત કાળ ને બેતાલીસ હાજર વર્ષ ફક્ત બેતાલીસ હજાર વર્ષ ચાલીસ હજાર ચાલીસ એવું કશું છે નઈ મોક્ષ તો આજે કોઈ ઉતાવળયો માણસ હોય તેની સ્પીડ દેખી ને હવે આ ક્યારે પો આ ક્યારે પો એ ઉતાવળ સ્પીડ માં ત્યાં પહોંચી જ જાય ટાઈમ સર એ રીતે મોક્ષ માર્ગ નહી છતાં પ્રવાહન ચાલુ જ રહે છે એક સમય એકસો આઠ જીવ મોક્ષ જાય છે જેનો પ્રવાહન ચાલુ છે વ્યવહાર ચાલુ છે ભગવાન ના વખત માં તું ને અત્યારે એ છે અત્યારે એકસો આઠ જ જી જાય છે તે ધારેસો આઠ જીત ક્યાં ખોજ આવી ભાઈ આપણને એક સમયમાં એક સમયે એકસો આઠથી